અને કોઈ એમને પણ સમજાવનારે આવ્યા હોય તો આવીશ હું શું કારણ જેટલું અજ્ઞાન છે એ જાણવાની જરૂર છે એમને ને એમને ખબર પડે ખરી એક જ્ઞાની બીજા ની ખબર પડે ખરી દાદાની જાય બધા મોડા પાસે જ ના કે એ વાત છે કે માનવા નહીં પ્રવાસ કરે આત્મા ગયો ને